કરે આમ તો જગત ઉમજો માણસ જાતતો માણસ શું કરે જાત માણસ તો આમાંથી આવે મારી કરોડો રૂપિયા હોય બધો રૂપિયા હોય ઉપાધિ લાગે સ્ત્રીઓ પણ ઉપાધિ લાગે દુઃખ દેખાય ડાકર ઊંઘા માણસ માને છે ત્યાં એને દુઃખ દેખાય એટલે ત્યાંથી કેમ કરી સચી જવું અને અસરરૂપ થાય કેવું હા બધું સ્વાવલંબન બધું દુકાન ને માને ખોટ ગઈ ને રોટલો મળે ને એમાંથી રોટલો મળે ને દુકાન માંથી તો રોટલો મળે દુકાન શું રોટલો આપવાની ખબર નઈ એમ માં કે આ મને આપે છે આ મને હવે કોઈ આપના નથી સારું બધું લઈ ને આવેલા ની કોઈ ભોગડવા નામ છે ભોગડતા નાડી દાદા શું સમજણ ના પડી મારે બે નહીં કોઈ વેરી રહી લો બહાર પાડ્યું એટલે ભીડ છે તો થાય પણ આ ફેર પેલા મરી ગયા એ બધું હંગ આ તો એવું છે રાજા પોતે બધું ભૂલી જાય પછી પાંચર ઉછેલા ખરવા આવેલી ને આવે એને પોતે ભવન નથી થયું શું થાય બરોબર નથી અરે આ દુકાન શું આવે દુકાન દુ આ કોઈ જાય ને જીવન મરણ કેવી રીતે જીવન મરણ કેવી રીતે નક્કી થાય છે બધું આરણ એટલે એવું કરે ચાવી આપેલું પૂતળું છું એ ચારી પૂરી સુધી પડી જાય બરાબર ફરી પાછી ચાવી કરી જૂની ચાવી ઉપલે છે અને નવી રીતે ડાકો થઈ જાય તે સંયમ માં આવે તો પછી એને આપડે ગાર ભરીએ ની તો એ અમારો ખરાબ પચાસ ગાર ભરે આમ કઈ રીતી કરે પોલીસ વાળ નથી બોલે તો સુધી હા અને પોલીસ વાળા તો આમ કરે પણ ખરા વિચાર તો આવે ને સંયમ રે ખરો તો ને હા એવો સંયમ નબળું કેવાય એકને ખરેખર તું કોણ છે ખબર નઈ છે માય ને ઓળખવા માટે કોણ માય ને એ બી જરૂર ભાઈ બોલે જ છે એ તું પોતે કોણ માય બોડી માય ભગ મારું માથું મારું આ બધું કરે કે છે મારું મન મારી બુદ્ધિ મારું ચીજ મારો અહંકાર એ બધું બોલે છે આ બુદ્ધિ એ તારી છે અહંકાર અરુણ એ અહંકાર છે તારો પણ તું ખરેખર કોણ છું દાદા એ તો બે વર્ષો છે એક અરુણભાઈ અને અરુણભાઈ માં બેઠેલો આત્મા બધો જાય એટલે અરુણભાઈ એક બાજુ રે અને આત્મા જતો રેબંધ બરોબર છે આત્મા છું તો જ્યાં સુધી હું અરુણભાઈ છું હું અરુણભાઈ છું અનુભાઈ થયું થયું કાકો ભણ ભણ ભણ એટલે હું મા હેલો હું અરુણભાઈ છું અને હું આત્મા છું પણ તું તો અરુણ અરુણ છું એમ મારી શીખાય લો તમે ના શીખાય છે ને ગાર ભરીએ તો કારણ કે જ્વાણ છે કોણ છું ના જાર કેમ લાગે તમને કેમ લાગે હું છે જાણવું જોઈએ તને કેવું લાગે કે તું પોતે ને તને ઓળખવા માટે નામ પાયેલું ઓળખવા વાળી શું નામથી ઓળખવું સ્કૂલ માં બેલું તો શું રીતે ઓળખશે આત્મા આત્મા કહેવાય ને બધા આત્મા પણ આ નામ છે તે દિનેશ દિનેશ નું નામ પાડે દિનેશ નામ નેશ પરિણામ ના પડે ના પડે એટલે નામ તો હમી પાડવું પડ્યું આ બધા ઉછી કો એટલું બધું નામ વ્યવહાર ચાલે નહી એટલે તું ખરેખર કોણ જોઈને કેટલું જોખો પાંચ ડોલર પઢાઈ લીધા કેરીયર કપડો મારી નાખો એને ખુદ કરી નાખો હવે ખરી રીતે અહીં શું છે પાંચ ડોલર પઢાવી લેનારો જે છે આપડો જ ગુનો હતો કેમ આ ભાઈ ભેગો થયો તમે પઢાઈ લેતા રહો અમને ભેગો નહીં ભેગો નહીં આમ કયા કરોતર ની ભૂમિ બધું થાય અમે પાંચ તો આગળ થતું હતું પછી બંધ થઈ ગયું સરકારે બંધ કરી દીધા કાયદા દાદા ગઈ થતી બધું ખૂબ ચકલાસીને તો ચકલા યાદ રહે વાત કરતો બધી વાતો નીકળે દરેક ગામ દરેક ગમે ખરાબ દરેક ગામ અમે ખરાબ આ ગરમો આ કે ચકલા શું ખરાબ થાય કે ચકલાસીને પૂછ એવું કે એ જમાનો કઈ લઈ ગયો એ જમાનો પલા સાફ રિસોર્ટ આવે એમાં હજુ ચાલ્યા કયા કરે છે લોકો હજુ લોકો કયા કરે છે પેલા રિસોર્ટ આવવાની છે ઠીક છે એમ આથી ચોરો ખુશ કે સરકાર નો ચોરો રહેતો આગળ આપડે સરકારી બે ચોરો બધે સરકાર એ ખુશ થાય એટલે રિપેર કરવાનું એટલે એમ પૂછ થઈ ગયો दादा कर्म केम नंधाय सारी बात कहते लाया बीजो બઉ સારી વાત રમેશભાઈ કર્મસી રીતે બંધાય એવું કહ્યું ચલો એનો જવાબ આપી દઉં તમારો બોલી જાય તું શું કે છે કરાય જ્ઞાન બહાર પાડ્યું શું કર્યું અને તને તને તારા વિચારમાં એમ લાગે કે દાદા એમ કર્યું એટલે તારા મનમાં ખરાબ વિચાર આવે तो तर बंधाई खोटू करते दाखलो आपू समझ नाम चंदुलाल छे सारा सारा <laughs> <laughs> तार चकला चार पांच जन आया અને તને કે ભાઈ ન ભૂલી ગયો અરુણ આપડે ક્યાં સુધી છું ચંદુલાલ એટલે ચાર જણ પાંચ હડાુલાલ કયું ચંદુલાલ તણ એ હું અરુણ ટકા ઉગાડું ઉગાડે પછી સુ આપણને પાંચ દેખે આપણને એકલા ના દેખે ચાર પાંચ દેખે એટલે આપડે સુધા ચડાવી ગયા આવો વધારો કે બિહાર મનમાં શું થતું હોય અધાર કહેતી હું આ કર એ કરવાની જરૂર નથી એને આયા છે હવે ઈદા હોય છે તો કહ્યું અને તે આ પણ કર્યું અત્યારે કહેતી હું આ કર્મ કરું કરું તને આમ ના કર્યું હવે એ કર્મ બાંધી તારે મને પૂછ્યું હતું કે આવું થઈ જાય છે અમારે શું કરવું કારણ હું કહું તીકડે ભગવાન માનતો હોય ગમે ત્યારે માનતો હે ભગવાન મારી ભૂલ થઈ આવું ન થવું જોઈએ શું કહ્યું ભૂલ થઈ માટે આવું ફરી નહીં કરવું આવું શું કહ્યું જાય ઘૂસી જાય તો કાગળ પોસ્ટ માં નાખીએ પોસ્ટમાં પડી ગયા સુધી ગયો પછી પણ થઈ ગયો હવે એક તો બધું પેલા તંદુરમ તો બધું ને હવે પછી પાછા તને શું કે શું બોલે આટલી ચા બોલે આપડે ચા છે પણ હા હા આપવાન બંધો છે એટલે આવ્યો છે માટે મારે આવું નિયમ ભર્યા ની બધા ખીચડી ને કઢી જે આપડે બાપા એવું નથી કે તમે મોટી બાપુ દીખાવો એટલે આવું ના કવું બાકી આમ તો કેવાય નઈ તમે જાઓ પાસે આપડે આપડી ખાનદા નહી કેવાય આપડે આપણે પરિવાર નથી કે પણ મારે તો આ અત્યાર કઈ જુવા હિસાબે થવા માંગુ ફરી આવું નહીં થાય અંદર કહ્યું का खून के ने थे के, करे, अरे आओ के, तो कर्म बन जाए खून करी करताव कर गे कर्म तो बंद बंदी छूटी થયું નહીં એ કર્મ છૂટ્યું છે બંધાય ક્યારે મનમાં એમ થાય કે હા છૂટ કરવા જ જોઈએ તો ભરી નવું બંધ આ કર્મ ધૂરું છૂટ્યું એ તૂટી પસ્તાવો કરીએ ને તો કહ્યું પણ જે પસ્તાવો કર્યાથી આવતા બહુ કર્મ ના બંધાય આવતા બરોબર કર્મ ના બંધાય પણ જે આ અવતામાં માર્યો આપણે તેનું થતે અપકીર્તિ એ બરોબર આ માર્યો ત્યારે અપકીર્તિ આ મારવામાં શરીર શરીરમાં જાત જાતના રોગ ઉત્સવ છે તે ભોગવવા પડશે કઈ નહી જ ભોગવવાનું કર્મ નહી બંધાય આ કર્મ ફળ જ છે ભોગવવાનું છે માર્યો તે કર્મ ક્યારે કર્મ ના ઉદય માર્યો અને માર્યો એટલે કર્મ ફળ ભોગવવાનું પણ નવા કર્મ બંધાય નહીં મારવાથી નવું કર્મ બંધાય ક્યારે એ મારવો જ જોઈએ તો એ નવું કર્મ રાધે ખુશી મારે કર્મ બંધાય અને પસ્તાવો પૂરી કરે દેખી જાય સમજાશે દાખલો મળી જાય છે દાખલો બતાવવાનો એક માણસે પૂર્વે ભવ કર્યા ભાવ કર્યા હોય ત્યાં હોટેલ નું અમુક અમુક જે હોય સારું સારું ખાવાનું છે ખાવા જ જોઈએ એવું નક્કી કર્યું હોય ભલે તબિયત જોઈએ ભોગવ જોઈએ એ નક્કી કર્યું હોય તો થાય નઈ તો આવતા આવતા મેં બીજ નાખ્યું ને આ બીજ નાખ્યું કેવાય તે આવતા આવતા એ ફળ ભોગવો પડે શું કર્યું તેર વર નો હોય ને મોતી વી લાગી જાય અને મા બાપ ઘણું કે વડે કરે તો પૈસા આઠા પાછા કરી નહીં પણ પોતે એમ કે નથી જવું મારે નથી જવું પોતે નક્કી કરે કે નથી જવું તો દેખ્યું હોટે એનું ગુલગુલિયા થઈ જાય હા એનો જીવનો જોઈશે નહી કામ કરવું પડે છે નથી ગમતું કરવું પડે છે એનું નામ કર્મ નું ફળ છે શું છે તમે હોય હવે છોકરા એ ઘણો મા બાપ જગ્યા ચાર પાંચ વર્ષથી ખાખા કર્યું પછી એ કર્મ પૂરું થયું એટલે ખાવાનું બંધ થઈ ગયું ખબર કહે પણ હવે જે ખાધું તે મહી છે તે ચાર પાંચ બે ત્રણ વર પછી મયડાવેરી કરવા માંડ્યું શું કહ્યું મેડો થાય ને ફોટો ફોટો વરાક લીધો હોય એનો મેડો થાય ને ત્યાં ભોગવવું પડે એ મળ્યો આપી વખતે મનમાં એમ નક્કી કરે કે આવું જ ના જોઈએ તો આવતા ભાવમાં કર્મ નહીં બનતા અને પાછું ખાવું જ જોઈએ કે પાછું એક માણસ પધાવતા હોય તે માણસાતા નથી પૈસા આવે શું કરું તમે હરણ મારી લાવવાનું તે માણું જઈને હરણ મારી લાવે એને દોષ બેઠો હોય એટલે એવું રહેવું હરણ એક જણ રાજા એ રાજાનો છોકરો હતો એ શિકાર કરાયેલો હતો શિકાર કરીને ખુશ થઈ ગયો હરણ તો દેવું આશ્વાસ ની માટે બરો છે ખાવા માટે મરે છે બહુ બને હવે જે ગાય છે એને છે તે જાનવરનું આલુ પગ જાનવર પણ આવે મનુષ્યમાંથી જાનવર થાય એ મુસલમાન અને રાજાનો છોકરો મોસરોફ કરે છે એટલે ખાતો નથી અમારે મારી નાખે પોતાના કઈ પણ લાભ વધારે પોતાને કઈ લાભ બીજો થતો નથી અને નકામો શિકાર કરી મારી નાખે માતે એનું ન ગતિ આવે કર્મ એક જ પણ ભાવ જુદા જાય કેવું તો એનો છોકરા મોટાકુર કરે એ ત્યાં સારું બિચારો અને માથે મોફ નહીં વાંધો મોકલ એટલે જીવો મારે વિચાર ના શોખ આવીને પછી ચંસાણું પડી રે એની કઈ પડી નઈ પણ શું કેવા છો જો એકઝેટ ધારી ને આવ્યું ને ગોરી લાગી ગઈ ને હા હા તો પડે ને હર ના સમજે ના સમજે ચાલે સમજાયું વાત કરી બ્રહ્મ ને પરબ્રહ એટલે શું બ્રહ્મ એટલે અત્યારે હું કોણ છું જાળવું અને તે જાળેલું ફરી જ ભૂલાયેલી એવું ગામ શું કરવું એ બ્રહ્મ સ્વરૂપ કહેવાય શું કેવાય અને પરબ્રહ્મ એટલે શું કે આ બધું જ પોતાનું લાગે કે ગાળું બોલે તે પોતાનો લાગે માર મારે તે પોતાનું લાગે ખુલા ચડાવે તે પોતાનું લાગે પાટું લાગે તમે લખ્યું કેવા કર્મ કરે બ્રહ્મ સ્વરૂપ એટલે આત્મ જ્ઞાની કહેવાય શું કહ્યું એના કર્મ મમતા રહીત કર્મ હોય કેવા હોય નિષ્કામ કર્મ હોય ક્યાં કરવો હોય એમનો કલ્યાણ માટે આ બધા સાધુઓ લખે બ્રમસ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મસ્વરૂપ તો જુદી જાત ના હોય કે નહીં લખતા લોકો જરાક દેખાતો એ ચાલો એનામાં પણ તને કેટલો દેખાય છે ખરો દેખનાર માસ આવે તારે ક્યાંક રા દ્વેદ ના કરે શું કહે તમારો ખુલાસો થઈ ગયો બીજું બધું બધું થાય તમારે આપે છે સમજણ થવી એ આખા દુનિયામાં એક માણસ એવો ના પડે તે પણ એ સમજણ બેસી ઊંઘતા છે ઊંઘાડી માં કેવું જાગવાના અને જાગે તો તમને બે ને નથી તો સમજ પડી ને એટલે જાગતો થાય તો ભગવાન થાય ને જાગતો થાય ને ચિદ્ધાર્થ ફેડી દેવા જાય ત્યાં તમારી ભગવાન માં પ્રગટ થઈ લાગશે સારા ભગવાન દેખાય છે આ જે નિરીકલ સમાધિ લોકો કે છે ને એ બધી લૌકિક છે લૌકિક હિન્દુસ્તાન માં નિરવિકલ્પ સમાધિ લોકો કે છે કે માલૌક નથી સાચી વાત નથી આ બધા હમણાં હૈયા ભૂટા જેવી વાતો છે બધી નિર્વિકલ્પ સમાધિ એટલે ભગવાન હું તંદુભાઈ છું હું ભદ્ર છું ફાદર છો અને મામો છો એ બધા જ જાય કેટલા વિકલ્પો ઘટાડવાનો મામો થોડો કાકો થાય બધા વિકલ્પો બધા હોય રે નઈ પૂરેપૂરું સમજી લેજો પૂરેપૂરા નિર્વિકલ્પ સમાધિ એકદમ મોટી કે થઈ છે કે નઈ એ તો દીવો હોય જંગલ ના અંધારાના જંગલમાં દીવો સળગે ત્યારે એ દીવા ને દીવો અડારે જ્યોતિ કેવું છે લૌકિક બધી વાતો ને આપડે લોકો તો શું કહે બાપજી થતા આમ કરતા કરતા કરતા કરતા આમ થઈને ભરી પડ્યા આપડા લોકોને સમજાય નહી આવું બોલે નીરગલ સમાધિ હું કઉ નીરગલ સમાધિ નથી એ ઊંઘી ગયા છે ભણ નથી ને આમ સીધી કરી એમનામાં જ સમાધિ રે કેવી હોય આમ જાગ્રસ્ત સ્થિતિ હોય पर हो नहीं। कोई अजाग्रत स्थिति हो नहीं त्यादी भाई आ मनमा में चीप थर हो मन में थर चितर में आनंद पमी जाए बाहर नूली जाए बढ़ विचार पड़ी जाए बाहर नड़ी जाएगा धीरे विकल्प सामाधी तो हो बाहर निकलते उबाधी पाऊप નીરકલ સમાધિ થયા પછી તો આધી વ્યાધી ઉપરી હોય ફરી આવે નહી હોય મને સત્યાવીસ વર્ષથી આધી વ્યાધી ઉપાડી આવી નથી એટલે ટેન્શન મેં જોયું નથી સત્યાવીસ વસ્તી જાગ્રત સ્થિતિ હોય છે કમ્પ્લીટ જાગ્રત આ ઊંઘે નઈ આ તો ઊંઘવારાને જ આ લોકો એ નીરકલ સમાધિ કરી અંધામાં કાળે રાવ થઈ પડે શું કરાવે મોટો રાવ ગણાવે ના ચાલે તો ના થાય ને તો ડિસ્કેજ થઈ જાય સમજવું તો સત્યાવીસ વ્યક્તિ એક ટેન્શન નથી થયું અને અમારી સમાધિ ગઈ નથી સત્યાવીસ વર્ષથી એક ગઈ નથી હિન્દુસ્તાન ના બજારમાં થોડું સમજાય તમને મારી વાત સમજાય હા બીજું કંઈ જે કહે છે બધું પૂછી લો આજે હા આ ભેગા થયા છે ભાઈ આ જ્ઞાની ભેગા ના થાય હું દાદા ભગવાન પોતે નથી દાદા ભગવાન લોકો કહેવાય ખરા પ્રગટ થયા તે માહિત છે તે તો હું દાદા ભગવાનના આમ કરી નમસ્કાર કરું કારણ કે હું પૂર્ણ સ્વરૂપે થઈ શક્યો નહીં શું એટલે એમ જેમ છે મારે કહેવું પડે મારે ભગવાન થઈને કો આમ શું છે નહીં ભગવાન ભગવાન જ છે શું છે હું તો વલની ઓબઝર્વેટરી છું આખા વલના પ્રશ્નો આપવા તૈયાર છું તમામ શાસ્ત્રોના તમામના વેદના ઉપરી કહેવાય ચાર વેદના ઉપરી વેદ શું કે ચાર વેદ ભાઈ રહી એટલે ધીસ ઇઝ નોટ ભેટ કે શું કેતી નેતી કે ને ન ઇતિ એટલે ધીસ ઇઝ નોટ ધેડ એ હોય એટલે વેદને પૂછે કે આત્માનો હોય તો આત્મા કેમ નથી શબ્દરૂપ નથી આત્મા અને આ તો વેદ એ શબ્દરૂપ છે એટલે અવર્ત અને અવર્ણનીય હોય કેવો હોય આત્મા જે વાતચીત કરી દોજો આજે બહુ ખુલાસા તમારા તમામ પ્રકારના ખુલાસા કરી લો અને આ દાદા ભગવાન હું હોવ નમસ્કાર તારી અથાણ તો હશે ને ટેન્શન ક્યાં બોલતો નથી અડી ચી ની છે નહી તને આ રેગંડો અઢો ડિગ્રી નો તો છે જો બધું ખુલાસા થાય આપડે પુસ્તકો હાથમાં જો પરમેશ્વર હોય તો લોકો પૂજા કરે છે તેનું શબ્દ પૂજા કરે છે લોકો પૂજા કરે છે પૂજા કરે ભગવાન એવું છે કેમ ના લે પોતે કોણ છે પરમેશ્વર છે એ ભાન પ્રગટ કરવા માટે દિવો હજારનાર છે એ બધું જોયેલ સાધનો બધો ખબર છે તારા ઘરનો છે પણ ખબર ના હોય કે અહીં ડાટી છે તો તું શી રીતે ઉછેરા ખાઈ એમ તને કહી કે અહીં દાટી છે તું ખોજરી કાઢવું પડે શું કહેશ માલ છે પારો પારો ઘરનો માલ તો જ્ઞાની પુરુષોને જાણકાર મળ્યા નથી તો સુધી બિચારો ભટેક ભટક પરમેશ્વર પૂજા બાર વાર કરી પૂછતા બીજું કામ બઉ સારો કયા કયા કર્મ બંદર લાગે તને ખબર એ રસ્તો સમજી મેરાબ કર્યા છે આ ફળ આપે છે શું કરવાનું તને કોઈ હેરાન કરતું હોય તો તે પૂર્વ પૂર્વ ભોગ માં શું કરેલું એના તરફ ખરાબ ભાવ કરી રહ્યા છે પૂર્વ બંધન ઉકેલા એક જ રસ્તે શાંતિ અને ક્ષમતા એના માટે ખરાબ વિચાર પણ ના આવશે શું અને મારો હિસાબ ભોગવું એવું હોવું જોઈએ કેવું આ જે કહી રહ્યો છે અને ખરેખર તમારા દુઃખ દે છે એ તો નિમિત્ત છે જગત નિમિત્ત છે દુઃખ લેનારું ઘર ડોલર લઈ લખતા લઈ લેનાર બધા નિમિત્ત છે તમારો હિસાબ છે તમને આ ઈનામ ક્યાંથી કરવાનું મને લાગ્યું હું અમને કેમ નથી લાગતું લઈ લીધા કેવી રીતે બર આ લોટરીમાં આવે છે તે કેવી રીતે આવે કેવી રીતે પેલું આવે છે એવું ઇનામ ના જાય છે પેલું તો દાદા ખુબ ઝુકવી લે છે આપડા ઇન્ડિયન છોકરો છે ને આપડો છે આપડાઈ દ ભક્તિ અને સંક ને રમેશભાઈ નું છે ભક્તિ અને સમય જ્ઞાન કયું સારું સમય સારું સારું ભક્તિ કરવી તો કેવી રીતે તે તમે એ સમય પૂર્વક ભક્તિ કરવી કે સમય જ્ઞાન પહેલું હોવું તો ભક્તિ થાય ને ભક્તિ છે ને અત્યારે થાય શું નામ કહ્યું છે ભક્તિ એટલે ટુ એપ્રોચ નિયર એન્ડ નિયર કોઈ પણ વસ્તુ તમે નક્કી કરો કે મારે આ પ્રશ્ન પ્રાપ્ત કરવી છે તો એ ભસ્તી કરવી પડે શું કરવી પડે તમને ખબર પડી ને લક્ષ્મી જોઈતી હોય તો લક્ષ્મી કરવી પડે ભગવાન ભક્તિ ના કરવી પડે તો ભક્તિ કરવા માટે આપણે શું કરવું પડે પેલું નકશો જોઈ કે એટલે નકશો હોય તો જ આપણે પછી નિયર થાય નકશો ના હોય તો તમે સમજ પડે એટલે પેલો નકશો હોય જેટલું જ્ઞાન એટલી જ ભક્તિ માં જવું કેવી રીતે જ્ઞાન પૂરક જાય સમજણ હોય તો નકશા નહી ફરફર કરે છે બટેક બટક કરે છે તે નહીં જોડે તે પ્લાનિંગ જોઈ ને આજે તમને સમજાય છે મારી વાત બધી આથી બાકી નાખેલો કે હશે ને બસ થી ભવન જ નથી આ બધા આપણે બોલે ને બસ થી ભવન વગર સમજણ હળી જગ્યા હોય છે આપણે સ્ટેશન જવું હોય તો સ્ટેશન ની ભક્તિ કરવી પડે તો સ્ટેશન ભેગું થાય સ્ટેશન ભક્તિ કરવા માટે શું કરવું પડે એનું પ્લાનિંગ જોઈએ નક્કી આવે તો પછી ગાડી પછી ચલાતા ચલાવે તો સ્ટેશન પહોંચી જાય ટુ એપ્રોચ હિયર એન્ડ નિયર શું કહે ભક્તિ કરવી હોય તો ભગવાન નું જ્ઞાન જાણવું જોઈએ અને પછી એપ્રોચ થયા કરે શું કંઈ તું ને તું એપ્રોચ ને ભક્તિ કેવાય આવી બધી ઘીણી રહ્યા લોકોને ખબર હોય આ તો કે મારા પહેરવીએ ભક્તિ કેવાય આમ કરીએ ભગવાન કરીએ